व्यवस्थित क्यू शू क्यूक्टनेस फेरफार नहीं आम शु पुछ को મોક્ષ મળશે સર્વ સર્વસ્થળે મોક્ષ મળશે અમ થકી આઠમું પદ માં સર્વકાળે સર્વ ક્ષેત્રે મોક્ષ મળશે અમથકી તમને કેમ ખૂચ્યું કેમ હે આ બધા વાક્ય પછી એટલું કેમ ખૂચ્યું હા એટલે પૂછ્યું એનું ઈ શંકા આવી કે આ કાલ છે કલિકાળ ક્ષેત્ર છે આ કાલ માં મોક્ષ ના દરવાજા બંધ છે આ જીવો ના મારે જીવો નાનિઓ પાસે સાંભળીયે છીએ કે આ ક્ષેત્ર આ કાળ મોક્ષ નથી ભગવાને કહેલું ખૂટું ના પડે કે આ કાળમાં આ ક્ષેત્રે મોક્ષ નથી એટલે આ કાળ નો જન્મેલા કોનો નથી આગલા કાળમાં જન્મેલા તે બધા મોક્ષે ગયેલા આ કાળમાં પણ આ કાળમાં જન્મેલો કોઈ મોક્ષ જાય નહિ આ કાળમાં જ એકાવતારી થાય કેવું થાય એક અવતારી હા ભગવાને કહ્યું ગજાયું કે પચીસ હજાર નો ચેક નહીં મળે કે છે શું કે છે હા ભગવાને કહ્યું હતું ગજાય શું કહ્યું કે પચીસ નો ચેક નહીં મળે કે છે શું કે છે તો આપડે પૂછ્યા કે સાહેબ કેટલા નું મળશે તો કહો કઈ पूछिए ना पूछिए भगवान का काल बदो कहू नहीं नहीं? ते हजार भगवान वगैरह बोझ खरो मांगे तब तो ओलखी गया भगवान ने आ भगवान मैं तब हमसे पड़ी थी शू हमसे पा थी आ पटेल थे हमसे पड़ी ભગવાન બેઠા છે એ ભગવાન છે ભગવાનમાં ફેર નથી આત્મા બધું એક જ છે બધા આત્મા સ્વરૂપે એક છે કેવા છે સ્વરૂપે એમાં કઈ જુદી છે નહી ફક્ત શેના આધારે જુદી છે માને ખરી કાઢે ખરી કાઢ નઈ કેટલું છે આમ છે બધું એકનું એક જ પણ જુદું જુદું એટલો બધો ફેરફાર છે અકલ્પ્ય વસ્તુ છે અવક્તવ્ય છે અવર્ણનીય છે કે એટલે શબ્દ થી વર્ણન થાય એવું નથી આત્મા નથી એ તો સંજ્ઞા છે તમારી શું છે એ તમે બોલો એટલે પહોંચી જાય તો સમજે ને બોલો એટલે ત્યાં પહોંચી જાય કાગળ આત્મા શબ્દ સ્વરૂપ નથી અનુભવ સ્વરૂપ છે કેવો છે અનુભવ સ્વરૂપ છે એક ખરો અનુભવ થયો પછી જાય પછી અનુભવ પરંપરામાં વધતો જાય પછી નહી તો અહંકાર થી મીઠા ઊંધું આપડે ઊંધું બોલ્યા ને અવ્યવસ્થિત આપડે બોલ્યા એટલે પછી એ અવ્યવસ્થિત કર્યા રે નઈ આપડે બોલવું ના જોઈએ સત્તા શું છે જ્ઞાની પુરુષ ના હાથમાં સત્તા હાથમાં ક્યાંથી આવી સમજવ ને સંભાવે ફાઇલો નિકાલ કરવામાં બઉ મુશ્કેલી પડે મારા કરીએ તારા પેલા કેવું છે તમારે કશું મુશ્કેલી નઈ પડે તમારે ફક્ત નક્કી કરવાનું મારા સંભાવે નક્કી કરશો ની એની મહેનત થઈ થઈ જાય ના થાય તો વાંધો નઈ એ ફાઇલ ના થાય નહી જે હોય ભલે હોય આપડે તો આગા પાડવાની છે શું કરવાની છે કારણ કે આપડે તોડી નાખીએ તો બીજું પડ આવે ને હવે એવા આ ચીકણી ફાઇલ બહુ પળ હોય તો પણ તો એક પડતું જશે એ જ્યારે ત્યારે વગરું થઈ જશે સમજવાનું આપણને એમ જ કે ચીકણી તો થતી જ નથી ઓછી रिव को, रियल बोरं निरंतर जो रही तो निरंतर रे रे कारण सुबह જે પેલાની ફાઇલો લાયા છો ને એટલી બધી ફાઇલો લાયા છો તો ફાઇલો નિકાલ કરવા પડે ને ઓછી નથી થતી વધતી જાય છે હા ઓછી થાય ભલે વધતી જશે પણ છે એટલી જ છે ને ભાઈ છે નક્કી થઈ ગયેલી છે એટલી જ છે ને પછી કોઈ સાલ વધારે નીકળે કોઈ સાલ ઓછી નીકળે પણ ખાલી થવા બેઠી છે ને એવું લાગે છે પાછું આવે ને પાછું આવે ને શું આપણને અનુભવ થાય પાછો આવેલી રહેતી નથી એમ ના અસર અસર કે રહે નઈ કેટલીક અસર એવી રીતે સમજવું પડે સમજવા માટે અડચણ પણ છે એ પૂછો તો હું તમને કે આ અડચણ છે તમે તમારે સમજણ થી અડચણ કાઢવા દાવ ને તો અડચણ ના નીકળે એને મૂળ જ્ઞાની ની સમજણ થી નીકળી જાય કે કોઈ કોઈ જાત ની અડચણ આવે એવું નથી છતો આવ્યું હોય તો મને કહો તો સમજણ પાડવું જાય શીખી આવે છે મને આપડે જેની જોડે આપડા ચોપડે ચિતરી રહ્યા છે ટાઈમ થશે એટલે ચોખ્ખું થતું જશે અને ફાઈલો ના હોય તો તમને અત્યારે ફાઇલ વગેરે બનાવી તમે શું કરો ટાઈમ ના જાય ના ફાઇલો ફાઇલો લીધે શક્તિ વધતી જાય દિવસે દિવસે વધતી જાય અને તમારું કામ જાય આપણે સિનેમા માં રહ્યા હોય અને એકદમ ફિલ્મ બંધ થઈ ગઈ તો અડધો કલાક એમને બંધ રાખે તો લોકો બુમા પાડે ના પડે એવા તમારી ફાઇલો બંધ થઈ જાય ને તો બોવા ભૂમ કરવી પડશે સિને સિનેમાની ફિલ્મ ની પેટ જોઈએ તો ખરું જોવા માટે જ્યાં સુધી યથાર્થ થયું નથી જ્યાં સુધી નથી જ્યાં ફૂલ ગવર્મેન્ટ થઈ નથી થયા ત્યાં સુધી મારા ફાઇલો નિકાલ ઘણા ખરા થઈ ગયેલા તો આ બધી મરજીયાત ફાઇલ કેવાય કેવી મરજીયાત મરજીયાત થાય ને મુશ્કેલી ના પડે અને પેલી ફરી બે વાગ્યા નથી ને કેટલા વખત તમને કઉ છું વારે પૂછતા કેમ નથી આ તારા ભાઈએ તો બોટાભ બધું બહુ પૂછેલું મહિના પછી એના ચિંતા વધારે કરવા મળે એના હા એ શું પોતાની જાણે જાતે એમ જ હું કરું છું ખરું કરું છું શું જોડે પેલા જાણે કે અમને શું કાયરાન કરે છે આપણે આ બાજુ મારીયે આજુબાજુ છે મારીયે એનો અર્થ એવું આપડા હિન્દુ બધા ઘરમાં માણસ છે કેટલો બધો અન્યાય કેવાય અને જો છૂટ આપડે ભાગી જાય ને કોઈ ભૂત ખરી વાત બધું ચોક્કસ કે લીધું પડે